મોટું પાણી કઈ તૈયાર હોય છે આ વ્યવહાર ચાલતો જ છે કોઈને લીધે એમ ગભરાવું નઈ માલું જઈશ શું થઈ જશે ડકો છે ને નીકળી જાય બધા વાક્ય થી મનતા લાગે એવું બોલ બોલો ગમે છે કોની પણ બોલવું અને આજ લાખ કરોડો પુસ્તકો લખેલા હિન્દુસ્તાન વૈરાગ માટે કોઈને વૈરાગ જ આવે તો એ કે ભલે ભલે બધા માણસો આટલા ધર્માચાર્યો છે ધર્મવાળા છે આ મરી જવાના બધાને ખબર છે બધા છે પેલો મરી જવાનો હું મરી જવાનો કોઈને ખ્યાલ રહેતો નઈ બોલતી હે કઈક નું કઈક જોયે જ છે શું છે એને કઈક જોઈતું નથી આ લાઈન જ નથી ને એટલે નવી લાઈન છે ને એટલે લોકોને સમજાતા બઉ અલગ ને આ તો ઘણા કારણે અહિયાં આગળ આવી જાય છે કુલ ચાલી લા ચાલી જાય છે ઠંડો હોય પછી ઘણા ખરાજ હોય પછી કોઈ ઠંડો હોય તો છંછેડે કયું ના થાય પણ જતો રહે નાઈ જાય કેવા નાખવાય બોલું ને બધું ઈગોઇઝમ છે બધું અને ચરી ખાવું છે શક્તિ પાર વગની અજ્ઞાન દશામાં અહંકાર તો છે ને પણ અહંકાર ચોખ્ખો કરે કે પોતે કઈ પણ ના આપ પોતાના ભાઈ આવ્યું હોય તે બીજાને આપી દે પોતે સંકોચ સંકો જોર ના કરે ને બચાવ ના કરે તો ભૂખે મળે હો ટાઈમ હા તમે એમાં તમે સાધુ વિશ્વ અથવા તો ખેંચી લેસુ એ લાવી લાવે તો પછી સંસાર ને શું કચા થાય અને આગળ શું જતા સહજ મિલાસો દૂધ બરાબર એ કાયદો પાયો પહેલા છોકરો ભૂખે મળે બધા પણ બીજી સીધો ઉત્પન્ન થાય કરી સીધો ઉત્પન્ન કરે તમારી મહેનત તમારા લોકો પડાઈ લેવા ત્યારે આપડે સંકો ઉપયોગ કરવો કે આપડે આપણો ભાવ કરાય કે આપડે કોઈ પઢાઈ નથી લેવું પણ જો આપણું બચાવવા ના રહ્યા તો લોકો આપણને ખેંચી જાય ના ના એ તો બધું આપણને હજુ એવું છે ને આ જ્ઞાન આપણું જે છે ને જ્ઞાન એટલું બધું સિદ્ધાંતિક છે કે રાતે છે તે ફોનું બહાર મૂકીને મૂક ગયા હોય તો હવાનું જુઓ તો એટલું જ એટલું હોય અને દાહારે છે તો ફોન મૂકીને ગયા હોય તો જતું રહ્યું ને એટલે આમ એવું બધું કશું છે નહીં અહીંયા આગળ બોમ્બેમાં ફોર્ટ એરિયા છે ને ત્યાં આગળ તમારી એક વીંટી છે તે જેમાં વીસ હજારનો હીરો એ વીંટી પડી ગઈ ફોર્ટ એરિયામાં પછી ઘેર આવ્યા પછી આશા રાખી શકાય ખરી હાથમાં આવે આશા ના રાખે કે રાખે આશા ફોર્ટ એરિયા એટલે દરિયો શું અમુક જો અવર જવર ઓછી પડી ગયું ઠીક છે પણ ફોર્ટ એરિયા એટલે મહાસાગર એમાં મહાસાગરમાં પડેલી વસ્તુ પાછી ના આવે ને પણ આ જગત એટલું કાયદેસર છે કે તૈયંત આવે કે સોના સોનું એટી છે હીરો છે એને ખાતરી આપી લઈ જઈને આ પૈસા આપી દેવા એટલે તમારું આ દુનિયા કોઈ સમજી શકે એમ છે અને સંગરી છે ગથે તમારું તે તમારું નોતું જ્ઞાન ખોસી કેટલો તો કાયદેસનો બિલકુલ કાયદેસનો જગત છે અલગ ના વિધિ પાછી આવે હંભરેલું કે નહીં હંભરેલું ધરું ભવેલું પણ ખબર નથી ગથે આપણે અનુભવનું બન મારા મે નાગીના એટલે હમણાં એક મહિના પર એક મહિના પહેલા ડાગી ના આવે ત્યાં સુધી નાગીના એટલે બે બે જગત એક કિંચિત માત્ર દરવાજ એવું નથી તમારી વસ્તુ કોઈ રાખી શકે એમ છે જ નહીં આ વસ્તુ આ બધા સંબંધો માં બી બધા માણસ સંબંધો સગા સંબંધીઓ માં બી સંબંધો હોય પરસ્પર એટલો વખત બધા સંબંધ બગાડે છે માણસો ગરીબ ના માણસો સંબંધ ને ફ્રેકચર કર્યા કરે છે તૂટતો નથી કારણ કે એના ટાઈગર છે પણ રોજ ફ્રેકચર કર્યા કરો સુંદર જગત છે આ કઈ ભાઈ પામવા જેવું જગત ભાઈ રાખવા જેવું જગત ભય કોને હોય જેને લોભ હોય તેને હોય કોને હોય અનંત કેટલા પૈસા છાપવાના પૈસા પંદર વીસ થયા મહિના કે પછી આપડે ઇનામ આપીશ ના ઈનામ મારે ઘણા માણસ ઇનામ નહી લેતા તો આથી આ કાયદા જગત ના કાયદા કેવા સુંદર છે બઉ સુંદર જગત છે તમારી પર દંડ પાડી શકે હા તમે અહંકાર કરો મૂછવર હવે કોઈ મારે મારું નામ દઈ શકે એમ છે નહી તો આથી પાસે બે કર્યા રહેશે આખી કે ચડી જશે કે પણ તમારે કહેતી વહેતી ના કરે કારણ કે આ દુનિયા તમારા એકલા જ નથી આ દુનિયા પરસ્પર બધાની છે તમારા દખલ નહીં કરે તમે એટલું ના કહો છો દખલ ના થાય ઓકે એ દખલ કરી શકે એમ એમની કોઈ શક્તિ જ નથી એ પણ જો એવું બોલો કે શક્તિ નથી તો પેલા એમ કેટલી ચડશે હું શા માટે છું કે તમારા મનમાંથી ભય કાઢી નાખવા માટે કે ભય રાખવા જેવો જ નથી નિર્ભય થઈને કામ કરે જાઓ અમારી આજ્ઞા આપેલી છે જ્યાં સુધી અંધારું હોય ને ત્યાં સુધી મારે ટાઈમ કામ લાગતો નથી મારે લગભગ પોણા છ વાગ્યાથી ટાઈમ મારો શરૂ થાય છે તે હા પોણા બાર સુધી મારો ટાઈમ કન્ટિન્યુઅસ વર્ક જ હોય છે કન્ટિન્યુઅસ વર્ક હોય છે પછી અંધારામાં પછી કાંઈ કામ નહીં એટલે અમે અમારી બીજી બાબતમાં હોય છે આ તો કન્ટિન્યુઅસ વર્ક જ હોય કોઈ દખલ કરનારો મહેવું એ નથી દખલ હોતી જ નથી જગતમાં તેથી હું તમને કહું છું આ લોકોએ એવું એવું ભય કાઢ્યો જ નથી લોકોએ એ ભગવાન કરેગાર ભગવાન કરશે શું કરવાનું કઈ જો ભગવાન બધું કરે એમ છે જરૂર છે મથ ભગવાન કરશે દારૂ પીવાય જાય અને પછી છોડી પડે તો કે ભગવાન કરે ને એટલે દારૂ પીવો શું જ ને પાછું છોડી ભગવાન પડ્યા આમ ભગવાન નો દુરુપયોગ કરો તો ભાઈ ભગવાન નું નામ આપીને દુરુપયોગ ખોટી રક્ષા લીધી છે આ મુસલમાન બોલે છે મુસલમાન મોટા મોટા સેઠિયા હોય ને ત્યાં હું જાઉં છું બોલ તારું એમ છે તારા ઓળખે મુસલમાન ઓળખે હિન્દુઓ ના ઓળખે મુસલમાન પણ ઊંચી નાતા ઘોડાગારીઓ ને પણ માલિક કમાય તો માલિક ની મહેરવાની કોર્ટ જાય માલિક નો બહુ મુખ્યમ વચ્ચે દખલ નહિ એ તો વચ્ચે જ એ તો દલારીમાં ખાય પીએ મંસાર કરે બધું જેની જેની મા બાપ મંસહાર કરતા હતા તેના છોકરાએ જેને ગળસુતીમાં મંસહાર જોયેલો છે તેને મંસહાર કરવો અને ના જોયેલો છે તેને અડવું નહી કે છે જેને ગળસુતી છે એને વાંધો ઉઠાવતા નથી ખુદા છે પણ આપડી ગાયો ભેંસો બધા ફળાહારી ગાયો ભેંસો ગજડા ગજેડા બહુ થયા મોસાન ના હડે મો એટલે આપણે હંકારી લેવા જેવું નથી અમે વેજીટેરિયન કરી દીધું હિરાય થાય ત્યારે ટીકા કરવા જેવું છે સમજાય ને કારણ કે એને ગળતુતી માં છે માતા ની ગળતુતી માંથી એને મળેલો છે સમજાય ને અને આ હિન્દુઓ નથી છે લેવા જાય છે ભયંકર ગુનો છે હિન્દુ હિન્દુ માં અડે રજપૂતો છતગી હોય ત્યારે એની ગળુતિ હોય ત્યારે બીજા અનુકામ આવે છે પાછા ફરી જવાના એ ગઈ ગયા હા આ વાતાવરણ ની અસર થઈ જાય પાછા ફરી જાય ઘરમાં ઘરમાં ચુસ્ત રે પણ બહાર કોઈ હોટેલો થઈ જાય સાદુ થવાનું કામ નથી સીધા થવાનું કામ છે ફક્ત આ કયુગમાં શું છે કરવીબ માં એનું કારણ છે કર્યુંબ માં લોક પાસ ના થાય એટલે પ્રોફેશર નક્કી ધોરણ નીચું લાવવું પડે તેથી કર્યું તો કર્યુંબ માં ધોરણ નીચું લાવવું પડે એકદમ ધોરણ લો તેથી તો તમારી કિંમત કેવાનું લોકમાં તમને પેસા જતા કલ પણ આ કર્યું છે માટે આ પરીક્ષામાં ભૂક પાસ તો કરવા જ ને ક્વોલિટી કાઢી લેવી પડે થોડા ઘણા તો પાસ નંબર તો કાઢવા જ પડે ને તમે મહેતા શું લાગે છે કારણ કે જેમ છે એમ જોયેલું સા જગત જેમ છે એમ જોયેલું છે ગટો ભય નથી રાખવાનો ભડકા એ નથી કોઈ ના જવાની શક્તિ નથી એવું આ જગત કોઈ જન્મ્યો નથી જેને સંદાસ જવાની પોતાની શક્તિ હોય ત્યાં એવું બોલવું તે ગુનો છે પાછું મનમાં સમજી રાખવાનો જો બોલ્યા બોલવું એ દીગારી તમારું કોઈ નામ નિદાન નથી વર્તમા સંદાજાની કોઈ શક્તિ છે નહીં માટે આવું બોલીએ તો પાછું પેલો ભાઈ હે નથી દેવું કઈ લોન ઉપર લઈ ને કાઢે શક્તિ શું ભાઈ આઈ જાઓ કે છે સમજાય રાત્રિ આવતી ટાઈમ બતાવ બતલાય જો કર્યું ના હોય તો સત્યુગ ના હોય કર્યું છે તો સદયુગ ને સદયુગ કહેવાય જો કર્યુંગ ના હોત તો સદયુગ કિંમત ના હોત હોય ને હમેશા દાદરા પહેલું છે એવું અને કયુંગ છે તો સત્યુગ છે સત્યુગ ની કિંમત જ શું હોય આ બધા સારા માણસ લોકો કરે છે અને પાછા સારા શું કે છે દુનિયામાં નબરો માણસ કોઈ ના રે કોઈ સારો માણસ કે છે નબરો નથી સારો છે ને નબરા ના આધારે તમે સારો કે માણસ બને કે માણસ થી યુગ બને યોગ થી માણસ બને કે માણસ થી યોગ બને યોગ ના બળથી માણસ બને છે કે માણસ ના બળથી યોગ બને છે સમય તો મૂળ જે સમય થયો છે કોઈ સભાઈ કોઈ નો છોકરો નથી આપણા થી ઉત્પન્ન થયેલી ચીજ છે શું છે હા બધું તમે રાજા છો રાજા ની પાસે કાલો ભગવાન ભગવાન છે સમય નો અર્થ શું કાળ કહેવાય તો ગયડા થાય ને તલ કપડું કાઢી લે નવું પહેરા આવે ને બાકી એ પરમેશ્વર પરમે છે પરમેશ્વર તો તમે તમે પોતે જ પરમેશ્વર ઓળખવાની જરૂર છે તો કાલ તો વચ્ચે તમારે જરૂરિયાત વસ્તુ છે સમજે ની એટલે કાલ નિમિત્ત છે એનું કાર નથી આવ્યું નથી પરમેશ્વર કહી શકતા નથી